આવું બને નઈ ને જય ના આવે અત્યારે કોઈને ખરાબ વિચાર ઉદય માં ના આવે એટલે અંદર પ્રકૃતિ માં ચોખ્ખી થવા માંડે પછી ગાંઠો તૂટી જાય બધી બધી ગ્રંથિયો તૂટી જાય પૂજા કરતી વખતે મન સ્થિર રહેતું નથી મે વખત વખત મેટુંબિક માનદાન મળતું નથી કૌટુંબિક છે કૌટુંબિક શું અત્યાર સુધી પ્રયાય કર્યા તમે મે ફક્ત ત્રણ વખત ગાયાતી એનું સવા લક્ષ ગાયાતી નું પુષ્ટન કર્યું અને ત્રણ વખત સવા લક્ષ બોલી જોવાય માદેવની કોઈ હેલ્પ પડતી નથી નહતરે કાયમ ગાયત્રી કરું છો લગભગ 40 વર્ષથી ગાયત્રી કરું કાયમ ગાયત્રી નું 40 વર્ષથી કરે જ છે મને ભરાતું નથી અમારે કઈ ના પ્રમાણે તમે કરો હા કરો તો લગાવક તો તમને કાયમની શાંતિ છે કાયમ ચેન્તા ના થાય કાયમ અશાંતિ ના થાય એવી પ્રાપ્તિ કરવી છે ગાય રવિવાર દાડે રપોર આવો તમને એડ્રેસ આપે ત્યાં પછી આગી બાજુ પછી આ સંસારમાંથી ભટકું થવું થવાની ઈચ્છા કરી છુટા થવાની તમને ટિકિટ કાઢી સંવાની ટિકિટ કાઢીએ વિનંતી કરજો દાડા કરવા દેવો કરી દાદા ભગવાન જોઈલા કુંડલી યોગી કે સુસંગત છે કે નહી સુસંગત નથી જો ભક્તિ ભરેલો છે તો એ રસ્તો જુદો છે નિરાળો અને પેલો યોગ માર્ગ નિરાળો તો કરી ના જોઈશ કરવાની જરૂર નહીં પડે ને ખતરો હોય ગયો શું થાય ભક્ત ને રસ્તા નું બનતો નથી ભક્ત હંમેશા ગેલા હોય કેવાય ભક્ત ગેલા હોય ગેલા હોય કેવાય લઈ જાય ત્રણ વાગ્યા આવે ભૂલી જાય ભગત ભગત થયેલા કે નહી થયેલા ગેલા ભગત નહી થયેલા જે બીજું કશું જાણવાની જરૂર ના પડે એવા અત્યારે જે અત્યારે જે જાણીએ છીએ એ બધું અજ્ઞાન જાણીએ છીએ અજ્ઞાન કારણ કે તમે આત્મા શું છે એવું જાણ્યું બધું જાણવાનું બાકી કારણ કે જીવ શું ફળ છે ખોળે છે શું ખોળે છે આત્મા ને જાણીએ ત્યાર પછી સુખ આપણને ઉત્પન્ન થાય કાયમ આપ જાણ્યું નથી આરોપિત ભાવ છે હું દામોદર છું આનો સસરો છું આનો મામા છો કાકા છો એ બધું આરોપિત ભાવ છે જે કરી કર બંધાય કરે અને આપણે શું છે જાણ્યા પછી પછી કર્મ બંધાય નહીં આ તો ચાર થયા કરે છે અને થયા કરે છે ચાર થયા કરે છે ડિસ્ચાર્જ થયા કરે છે અને જ્ઞાની પાસેથી જ્ઞાન લીધા પછી ચાર્જ ના થાય ખાતરી થઈ જાય જાદુ કરે એવું લાગે નહીં તો સાચું જ લાગે પણ સાચું જ લાગે ને સાચું લાગે એક દારો ના કરે એવું જાદુ કરી શકે એવું કરી શકે હા એવા માટે એક દારા સાચું ના માનશે સાચું તો કાયમ દુર ને પણ આમ તો પરમાનન્ટ પરમાનન્ટ કારણ તમે પોતે પરમાનન્ટ છો પણ તમે દવા થાય એટલે મને આમ થઇ જશે